બેઠા છે લાખો ના ટોળા ને લઈને બેઠા છે તેની સાથે વાતચીત આ બધા બધા લોકો જ્ઞાની થઈને લાખો લોકો લઈને બેઠા છે અમેકળા ને લઈને બેઠા બધા બધા માણસો સમજાવે કે અમે જ્ઞાની છીએ એમ આ પણ બેદા બાજુ ચોક્કસ મારી પાસે બીજી એટલે પેલા કયા મને કે અમારે જેવો માર્ગ નહી મોક્ષ માર્ગ તો તમારો બચારે અને મને તો આવશે મને તો હું હારી ને આવી કે મારા હિંસા થાય એવું એટલે દુઃખ થાય ને દુઃખ કરીને મને આવીએ મારે બોલવું એટલો કાંઈ લીધો છે ખાયા પછી બોલ બોલાય જ નહીં